હરિસ્મૃતિ સ્કુળાનંદ સ્વામી રચિત ગ્રંથ એના વિશે આપણે થોડી ચર્ચા લઈએ છીએ અને સાથે એમનો પાઠ પણ કરવાનો વિચાર છે सहज रीते हरिस्मृति ना अर्थ लोक मनस में भक्त मनस में एम हो हरिस्मृति एगवान स्मरण करू स्मृति करी स्मृति करनी ए भगवान नाम जप करो आज अर्थ हो स्वाभाविक सबना मन में हरिस्मृति भाई भगवान स्मृति राखज भगवान स्मृति करजो ए भगवान ने याद करजो नाम स्मरण ज बहुत अर्थ आगे भगवान नी छे ने धार स्मरण लावज निष्कूानंद स्वामी विशिष्ट रीते भगवानी मूर्ति स्मृति कर मैंने एगे स्वामीनारायण संप्रदाय में आज स्मृति भगवत मूर्ति करे भी बीजा कोई संप्रदाय में लगभग नहीं हा ध्यान बात आए ધ્યાન પણ બે પ્રકારના છે નિર્બીજ અને સબીજ નિર્બીજ ધ્યાન એટલે ભગવાનની મૂર્તિને ધાર્યા વગરનું ધ્યાન ભગવાન વચ્ચે ના આવે સબીજ ધ્યાન એટલે ભગવાનની મૂર્તિનું અવલંબન અને મૂર્તિનું ધ્યાન રામ ઉપાસી ધ્યાન કરતા હોય શ્રી કૃષ્ણ ઉપાસી શ્રી કૃષ્ણ મૂર્તિનું ધ્યાન કરતા હોય अपने त्याद मूर्ति ध्यान भगवान स्वामीनारायण कर श्री अंग में भगवान ना श्री विग्रह ना जो कई चिन्ह है तिल है यू ध्यान कर અંગોનું ધ્યાન હોય ભગવાનના નેત્રને નિરખવા ભગવાનના મુખને નીરખવું નાસિકા ની રખવી એ સ્વાભાવિક છે પણ આપણે ત્યાં શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ હતા ત્યારે જ એમને સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ તરીકે હજારો લોકોએ ઉપા અને એ વખતે જે સંતો એમની સાથે હતા એમણે જ શ્રીજી મહારાજની મૂર્તિનું જે રસપાન કર્યું જે દર્શન કર્યું એની ઝીણે ઝીણી જે ડિટેલ એમને નોંધી ત્યારથી લઈને આજ સુધી એ મૂર્તિનું એ જ રીતે ચિંતન કરવાનું ધ્યાન કરવાનું શિક્ષણ સંપ્રદાયમાં છે અને એ આપણે ધ્યાન આપતા હોય ન આપતા હોય પછીની વાત છે પણ વંદુ સહજા અને શું છે ભગવાનના ચિહ્નો એનું એમાં ગુંથન છે પણ લાઈન એ છે એનાથી વિશેષ પછી મૂર્તિનું એ ચિંતન એ લાઈન ઉપર કરવું હોય તો પછી ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર એનું એક પદ આપણે બોલીએ છીએ પણ બીજા એવા આઠ પદ એ પ્રેમાનંદ સ્વામી રચિત છે એટલે આ રોકડી વાત છે ઉધારાની વાત નથી તમે જોયું હશે ને કે દરેકના જે શરીર હોય એમાં જુદી જુદી જગ્યાએ કોઈને તિલ હોય કોઈને મસો હોય કોઈને કોઈ ચીન હોય હોય છે એ કોઈકને એ ચીન કે મસો કે એ બહુ શોભે એવી જગ્યાએ હોય લગભગ શોભે એવી જગ્યાએ ના હોય અને હોય તો પણ શોભે પણ નહીં पर भगवान स्वामीनारायण मूर्ति चिन्हों ज्या ज्या तिलोभ के मूर्ति ने जोई भान भूली जाए यहातिहास तो स्मृति है ध्यान रूप स्मृति है आज ग्रंथ है ये ध्यान रूप स्मृति है केन्द्र मूर्ति है थोड़ी पैयानी बात समाज में उपासकों मूल में भगवान है भगवान बे स्वरूपों एक निराकार स्वरूप बीजू साकार स्वरूप નિરાકાર માનનારા જે છે એ સાકાર ઓછું માને છે મૂર્તિ અને જે ભગવાનને સાકાર પણ એ ઉપાશે એમાં ખાસ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાનના બંને સ્વરૂપોને માનીએ છીએ આપણે ભગવાનના નિરાકાર સ્વરૂપ પણ માનીએ છીએ ભગવાનના સાકાર સ્વરૂપને પણ માનીએ છીએ પણ સાકાર સ્વરૂપ મુખ્ય છે એટલે સર્વત્ર વ્યાપક એવું જે ભગવાનનું સ્વરૂપ છે અણુ અણુમાં જે સમાયેલા છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે જે રીતે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ સૂર્ય સાકાર છે બિંબરૂપ એનો પ્રકાશ ક્યાં નથી સૂર્યનો પ્રકાશ પકડે છે કલ્પનામાં ના આવે ને કે આટલો બધો સૂર્યનો પ્રકાશ પથરાતો હોય કરોડો માઇલ દૂર અને પ્રકાશ અહીંયા આવે જેને પ્રકાશની ગતિમાં એક સેકન્ડમાં એક લાખ છ્યાસી હજાર માઇલની સ્પીડથી જતો હોય એને આ ધરતી ઉપર આવતા 8 કે સાડા મિનિટ જેટલો ટાઈમ લાગે લાગે ને એટલો કેટલો સૂર્ય દૂર અને છતાંય આપણે આ બલ્બ કરીએ છીએ એટલે ટ્યુબ એટલે જલાવીએ છીએ તો પછી બહાર બધો પ્રકાશ એટલો નથી પણ આપડા બંધ ઓરડામાં પ્રકાશ આવે બધું જ ઉજિયાળું થઈ જાય સૂર્ય છે એ બિંબજ રૂપે છે સાકાર છે અને પ્રકાશ રૂપે સર્વત્ર વ્યાપક છે એવી રીતે છે સચિદાનંદય ત્રેજ એ અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપ્ત છે અણુ અણુમાં વ્યાપ્ત છે કલ્પના વસ્તુ છે मूर्ति सर्वत्र निराकार व्याप्त है ये श्रीजी महाराज कह सकार पेठे बढ़ूज साक्षीपणे निहड़े કર્મ કરે એવા કર્મના ફળને દેવાનું નિયંત્રપણું પણ આ નિરાકાર સર્વત્ર વ્યાપક એવું જે ભગવાનનું તેજ છે એ કરે છે માટે સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર તેજ એને પણ સાકાર જેવું જ જાણવું કારણ કે સાકારની પેઠે જ નિયંત્રપણું કરે છે કેવી મોટી વાત છે આ જલ્દી મળે નહીં આટલું સ્પષ્ટીકરણ ઉપનિષદોમાં ગોતતા મળે નહીં એ પેસ્ટ ચાલે રાખે સર્વ વ્યાપક બ્રહ્મ સર્વ વ્યાપક બ્રહ્મ પણ જલ્દી સમજાય નહીં કારણ કે સમજાવવું છે વ્યાખ્યાતા ઉપર આધારિત છે અને વ્યાખ્યાતાની દ્રષ્ટિ કેટલી ગમે તેટલા ઋષિ હોય તોય એ ત્રિગુણથી વ્યાપ્ત હોય પુરુષોત્તમ નારાયણ પોતાના ઘરની વાત કરે એવી કોઈ કરી શકે નહીં આપણે એક વાત વાત થઈ કે જે સ્પષ્ટીકરણ તમને ઉપનિષદો ને ઉથલાવી નાખો તો ના મળે એ તમને સીધી સાદી ભાષામાં ગુજરાતીના વચનામૃતમાં મળે સર્વત્ર વ્યાપક એવું નિરાકાર બ્રહ્મ તેની જે ભક્તિ માર્ગીઓ છે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના ભક્તિ કરે છે આ બે માર્ગ જ્ઞાન માર્ગીઓ જે બૌદ્ધિક રીતે વધારે છે વધારે તત્વજ્ઞાનમાં માને છે વેદાંતિયો જેને કહે છે એ બધા નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે કેમ કરતા છે એ પછીનો પ્રશ્ન છે અવલંબન તો એ લેજ છે પણ બ્રહ્મ સાથે પોતાના આત્માને એક કે કરવું એ બધી માથાકૂટ હોય તો કરી અઘરી છે પણ કરી રાખે અને ભગવાનના ભક્તોને બસ ભગવાનની મૂર્તિ એનું ધ્યાન ભજન ઉપાસના છે પણ એ મૂર્તિ જે છે એનું જે સુખ છે કલ્પના જ ના આવે મૂર્તિમાં આટલું સુખ હોય સુખ તો ભાઈ આમ તો છે ને ક્યાં છે આપણું મન છે જ્યાં એકાગ્ર થાય ને ત્યાં સુખનો ધોધ આવે આ સ્વભાવ છે દુઃખ ક્યાં છે મન ડિસ્ટર્બ થાય છે એટલે મન એકાગ્ર થઈ જાય ત્યારે તો પછી હવે આત્મામાં જયારે સ્થિર થાય ઈશ્વ થોડું તો સુખ તો આવે જ એ જ આત્માનું સર્વત્ર વ્યાપક બ્રહ્મ સાથે જયારે એને તાદાત્મ સાથ સુખ આવે પણ ભગવાનનું જે મૂળ સોર્સ છે એમાં જેને મન લાગે એમાં જે સુખ છે એનું કાંઈ વર્ણન થાય નહીં અનિર્વચનીય છે અનિર્વચનીય એટલે જેને વચનથી કઈ જ ન શકાય કેમ કેવું બ્રહ્માનંદ કહેશું મુખથી વખાણું બ્રહ્માનંદ કહેશું મુખથી વખાણ અરે જેમ ગૂંગે ગુડ ખાધો રે હી લો લ્યો રે મંદિરમાં જેમ ગૂંગે ગુડ ખાધો રે એર લો રે મંદિરમાં હરી ભર હી લો રે હી લો લ્યો રે સરસ મજા ને પીજા ખવડાવ્યા હવે એને તમે પૂછો કેવા લાગ્યા વર્ણન શું કરે મૂંગો મૂંગો કેવી રીતે વર્ણન કરે મને આવા સરસ મજાના પીજા આવા લાગે કોઈ કહી શકે એ ઉખે એમ આ સ્વાદ મૂર્તિનો બ્રહ્માનંદ સ્વામી કઈ એવો છે કે હવે મને તમે પૂછો કે એનો કેવો સ્વાદ તો મારી દશે આવી છે મારી દશા આવી છે હવે ગુંગો ગોળ ખાઈ ગયો મૂંગો ગોળ ખાઈ ગયો મૂર્તિનું સુખ કેવું પણ ગુણાતી અદભુતની મૂર્તિનું સુખ બહુ હોય તો આમ કે સુખ કેવું હોય કેવું હોય એમ સ્વામી કે ત્યાં ઘી ખાધું છે ઘી તો ખાધું છે તે કેવું હોય બોલ ખારું હોય તો ખારું તો હોય ગળ્યું હોય તો ગળ્યું હોય તો કડવું હોય તો તીખું હોય તીખું તુરું હોય તુરું ના હોય કેવું હોય મજા આવે તમે કોઈ એને લેંગ્વેજ આપ્યો તો મને કયો લ્યો તમે કેળું ખાવ કેવું હોય કે સ્વીટ મીઠું હોય બસ મીઠું હોય એટલે ઘીનું એક નામ બ્રહ્મ છે ઘી ને બ્રહ્મ કહેવામાં આવે છે એમાં ભગવદ મૂર્તિ છે એનું જે સુખ છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં જ્ઞાનીઓ એની રીતે વર્ણન કરે પણ મૂર્તિના સુખ લેનારા છે એની દશા જુદી છો કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ છોડી મથુરા આવ્યા પછી ગોપીઓ બધું જ ગયું એમણે એનું સુખ લીધું હતું શ્રી કૃષ્ણની મૂર્તિનું સુખ ગોપીઓ લીધું હતું અને મથુરા પછી એનો જે વીર છે એ તો सक भ श्री कृष्ण उद्धव जी ने कहू के गोपीओ बहुत तड़पे विरोह में सदा रु राखे छे। तो तब जाओ थोड़े समझाओवजी ने एक ख्याल आम तो कम आए પણ શ્રીકૃષ્ણને ગોકુલ તરફ મુખ રાખીને રડતા જોયા એટલે ઉદ્ધવે પૂછ્યું કે તમે કેમ આ બાજુ મુખ રાખીને રડ્યા રાખો છો કે મને ગોપીઓનો જે પ્રેમ છે એ રડાવે છે એ સતત મને યાદ કરી કરીને રડ્યા કરે છે એટલે ઉદ્ધવજી તમે એમ કરો એને સમજાવો વિરહ મૂકી દે સમજાવો એને ઉદ્ધવજીને તે બે વિચાર થયો કે ત્યાં જઈને હું શું વાત કરીશ કેમ કરીશ જ્ઞાની છે ઉદ્ધવ જ્ઞાની છે હજી એમને આ ભગવાનના મૂર્તિના સ્વરૂપનું જે છે એ ટ્રેક એમને નથી સ્વાભાવિક થાય ને કે એ એક તો અભણ એમાંય ભરવાડની જાતિ અને આવો મોટો વિદ્વાન મહારાજ હવે એમની સાથે એમ જ થાય ને કે વાત શું આપણે કરવીદમ્બરમ ચિદમ્બરમ વિચાર થાય ને કે હું બીજલ આ કેમ સમજાવીશ પેલા તો મારી સુષ્ટુ સુષ્ટુ ભાષા એ જ એને સમજાશે કે કેમ એ કઈ ભાષા બોલે એ મારે પકડાય નહીં મારી ભાષા એને પકડાય એની તો હું પકડી લઉં પણ મારી ભાષા મારા શબ્દો અને બહુ ભણેલા હોય ને સ્વાભાવિક બહુ ઊંચા ઊંચા વર્ડ્સ આવી જાય નીચો વર્ડ્સ તો આવે જ નહીં વાતચીતે કેમ સાંધવી એમ ઉદ્ધવજી બહુ મૂંઝવણ થાય છે અને એ ઉદ્ધવજી એને ભગવાન મોકલે છે એનું એક સરસ મજાનું જે કવિ નિરૂપણ કર્યું છે ને એ બહુ માણવા જેવું છે બહુ સરસ कहा घन ने उद्धव को कि जरा वृंदावन को जाना वहां की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना क्योंकि विरह की वेदना में वो सदा बेचैन रहती है तड़पती है आह भरती है और सदा रो रो के कहती है क्या वो ही मेरा शाम है वो ही मेरा श्याम कौन सिया किन्ने नोमत वाले हैं बाल घुंघर वाले हैं बोल प्यारे प्यारे हैं और नाम बनवारी है वो ही मेरा शाम है हसकर उद्धव ने कहा मैं अभी जाता हूँ वृंदावन समझाई से सीधु साधु से हसकर उद्धव ने कहा कि मैं अभी जाता हूं वृंदावन वहां जाके देखता हूं कैसा कठिन है अनुराग का बंधन अनुरागल प्रेम हूँ जो छू की अनु प्रेम नु केव कठिन बंधन है हे कौन शिवे गोपिया जो ज्ञान बल को कम बतलाती है હે કૌનસી વોપિયા જો જ્ઞાન બલ કો કમ બતલાતી હૈર નિરર્થક લોક લીલા મેં સદા યી ગુણ ગાતી હૈ કે વોહિ મેરા શ્યામ હૈ નેત વાે હૈ બાલ ઘુંગર વાે હૈ બોલ પ્યારે પ્યાર હૈ નામ બનવા રે હૈ વો મેરા શ્યામ હૈ वो निरर्थक लोक लोकलीला में सदा यही गुन गाती है कि क्या कि वो ही मेरा श्याम है चले मथुरा से जब कुछ दूर तो वृंदावन निकट आया वहां की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया उद्धव जाए जे मथुरा जेम जेम नजीक आई तो प्रेम नगरी ने अनूठा रंग दिखलाया उलजकर वस्त्र में काटे लगा उद्धव को समझाने तुम्हारे ज्ञान का पर्दा चीर देंगे उलझ कर वस्त्र में कांटे लगा उद्धव को समझाने के तुम्हारे ज्ञान का पर्दा चीर देंगे हम प्रेम दीवाने वृक्षना कांटा हो जाए पर्दाफाश कर बीटअप जूक जूक कर कह रहे थे इधर आओ तो क्या सुनाई दिया पपी हा कह रहा था पियू कहाँ है कोई तो बतलाओ <स्थाँगा> नदी यमुना की धाराए यही किलकार करती थी सुनाती थी भ्रमर गुंजार बधुवन से मधुर आवाज आती थी क्या कि वो ही मेरा श्याम है मत वाले है बाल घूंगर वाले है बोल प्यारे प्यारे है नाम बनवार वो ही मेरा श्याम है सा मधुबन से मधुर आवाज आती थी गरज कर पहुंचे उद्धव छाती भूला गरज कर पहुंचे उद्धव जिस जगह था गोपयू का मंडल वायु थी धीमी पृथ्वी श्याम और व्योम था निर्मल शू कवि लखे गरज कर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल वायु थी धीनी पृथ्वी शांत और व्योम था निर्मल सहस्र सखियों के बीच में थी राधिका रानी सबो के मुख से रह रह कर निकलते थी वो ही बानी की वो ही मेरा श्याम है नैनो मत वाले बोल प्यारे प्यारे है बाल घूंगर वाले है नाम बनवा हैं वो मेरा श्याम है બઢ કર ઉદ્ધવને કહા કે મેં મથુરા આયા હું સંદેશા શ્યામ કા લાયા હું સાથ જોયા હું સુનાતા હું બઢ કર ઉદ્ધવને કહા મેં મથુરા આયા હું સંદેશા શ્યામ કા સુનાતા હું જો મેં સાથ મેં લાયા હું જબ આત્મસત્તા અલખ નિર્ગુણ કહાતી હૈપુરૂપોથી જબ આત્મસત્તા અલખ निर्गुन निर्गुण कहती है तुम मोहवश होकर यही वृद्धा गुणगान गाती हो कि वही मेरा श्याम है नीनुमत वाले है बाल घृंगर वाले है बोलू प्यारे प्यारे है नाम बनवारे है वही वो मेरा श्याम है ये तुम मोहवश होकर यही वृद्धा गुणगान गाती है हंस कहा श्री राधिका ने संदेशा खूब लाया हो મગર તુમ યાદ રખો યોગી કે તુમ પ્રેમ નગરી મેં આયે હોભાલ યોગ કી પૂંજી કહી હાથો સે નિકલ ન જાય તુમ્હારી જ્ઞાન કી પોથી હમરી વિરહ અગ્નિ મેં જલ કર ખાખ ન હો જાએ અલગ અગર હમ તુ હૈ અલગ હમ તુમ હૈ તો किसी હૈ નજર કિસી उद्धव जी ने द्वेत अद्वेत नोपी शीखवाडे अभ मानिए राधिका जी गोपी, गोपी हम उद्धव ने जवाब दिए अलग हम तुम है अलग हम तुम है तो नजर लगती है किसी से किसी की और निर्गुण हम तुम है तो कौन खबर करता है किसी की किसी की तो अलग है तो एक बीजा ने नजर लागे छे पर जो निर्गुण छे तो कौन कौन खबर करे छे? कौन कौन छे जो उधो तुम नहीं समझे किसी को योग कहते हैं सुनो इस तौर से योगी कि द्वेत में अद्वैत रहता है क्या है द्वेत में अद्वेत कि उधर मोहन बने राधा योगिनी की जुदाई में द्वैत में अद्वैत कैसा है उधर मोहन बने राधाईनी की जुदाई में इधर राधा बनी है श्याम मोहन की जुदाई में सुना जब प्रेम का अद्वैत उद्धव की खुल गए आंखें पड़ी थी ज्ञान मद की धूर जिसमें वहां धूरी आंखें हुआ रोमांच तने अंदर बिंदु आंखों से निकल आया હવે જે ગોપીઓ એને સમજાવવા ઉદ્ધવજી આવ્યા એટલે ગોપીઓ એટલું જ કહ્યું કે તમે જે વાત કરો છો નિર્ગુણ ભગવાન નિર્ગુણ છે એનું ધ્યાન કરો એમાં રમો શું કામ વિરહથી વેદના કરો છો ત્યારે ગોપીઓએ એમ કહ્યું કે બરાબર છે ઉદ્ધો વાત તમારી સાચી પણ નિર્ગુણ છે એનો બાપ કોણ એની માં કોણ એ તમારો નિર્ગુણ જે છે એ અમારા ફળિયામાં નાચે અમારી ભૂજાઓમાં બધમાં ગાલીને ભેટે એમને અમારા હાથનું માખણ ખાય અમારી સાથે નાચે ગીત ગાય ના નિર્ગુણ તો શું કરે ઉજી તમે વિદ્વાન છો પંડિત છો પણ બળી ભૂલ છે કે તમે શું કહ્યું કે હું શ્યામનો સંદેશો લાવ્યો છું હું શ્યામનો સંદેશો લઈને આવ્યો છું ઉદ્ધવ તમે ભણ્યા છો કે પછી આમનું ઉપરથી જ ગયું છે એક બાજુ એમ કહો છો કે ભગવાન સર્વત્ર વ્યાપક છે અને વ્યાપક છે એટલે બધે જ છે बीजी बाजूम ते कहो छो संदेश उद्धव संदेशों को दूर हो बाजू तेम कहो अह बीजी बाजू एम कहो हूं संदेशो आम लाइने आद्धव जी ने त्यार आचको लाई गयो कि आम तो हूँ ज गो खाई गये કેવી વાત ગોપીઓ પકડી એક બાજુ તમે એમ કહો છો લઈને આવ્યો છો સંદેશો કેવું સહેલું છે પણ એ જ પ્રમાણે પાછું એની અનુભૂતિ કરવી એ તો બહુ મોટી કઠિન બાબત છે ત્યારે ગોપીઓને એ અનુભૂતિ હતી અને મૂર્તિનું સુખ હતું અને એક વસ્તુ બહુ સીધી સાધી વાત તમને વાત કહું એક જણો સાયકલ લઈને નીકળ્યો અમદાવાદ સિટીમાં રાતના હવે ત્યારે જોયું હોય તો હેડલાઈટ રાખતા જોખેલું ખરું પછી તો એ બધું ચલન ગયું પણ સાયકલ ને પણ એની હેડલાઈટ હોવી જોઈએ એવો કાયદો કાનૂન તમે એક જણા આમથી માર માર માર કરો નીકળ્યો તો ચાર રસ્તા કયા પોલીસ હશે જ જોયું તું હેડલાઈટ નહીં અને એને દંડો પછાડ્યો ઊભો રાખ્યો ગાયું ભર લાઈટ ક્યાં છે કે લો કે સાહેબ જવા દે જવા છે ને કાનૂન છે કાનૂન હોય તો બરાબર છે પણ આટલી બધી ચારે બાજુ લાઈટ છે સ્ટ્રીટ લાઈટ છે રોડ લાઈટ આટલી બધી છે લાઈટ ના હોય તો શું ફરક પડે છે આટલું બધું જળાહાળા છે તમને આયા ના હોય તો વાંધો શું આવે જરૂર શું છે વાત એ સાચી ને અંધારું હોય તો તમે મને કયો પણ અંધારું તો છે કેવી રીતે ઘર જાય આટલી બધી ચારે બાજુ હવા છે પછી આમાં ટ્યુબમાં હોય કે ના હોય શું ફરક પડે ચારે બાજુ હવાજ છે પછી આમાં હોય કે ના હોય શું ફરક પડે છે પણ એમાં હોવી જરૂરી છે તો જ ગતિ થાય એમ સર્વત્ર વ્યાપક પરમાત્મા છે પણ એ મૂર્તિમાન આપણી સાથે આવીને ઉભો રે ત્યારે બદલે છે એ તો બધે છે જ પણ આપણને સુખ ક્યારે મળે આપણા ટાયર માં આપણા પંડમાં આપણી સામે આપણી મોજુદગીમાં એ ભગવાન આવે તો જ ભગવાન સુખરૂપ થાય બાકી તો સર્વત્ર છે જ ક્યાં અહીંયા છે ક્યાં નથી एक कल्पना करो कि मूर्ति में जो सुख है अपने सुखनी बात कर समझाए कल्पना चे। कल्प वृक्ष गई वक्त कर शु कहो बधे अनेक पदार्थों चाहोते पृथ्वी पर बधीज वस्तुओं कल्प वृक्ष में शुभ बसो जे ते मागो ये कल्प वृक्ष में ढगला पृथ्वी पर कोई एवं चीज नहीं जो कल्प वृक्ष में न हो कहो वृक्ष में आटलो जथो चे। कोई पार नहीं अभी आ दुनिया पर समुद्धि ई एक कल्प वृक्ष मैं ते मानो कि कल्प वृक्ष ना महिमा के એક વૃક્ષનો મહિમા કેટલો છે ઓહો આપડે તો ખાલી ગુજરાતનું બજેટ હોય તો એ અધ થઈ જાય પૃથ્વીનું બજેટ ગણો આખે પૃથ્વીનું અમેરિકા બધા બધાનું ગણો બધી જે કઈ નાની મોટી બધી સમૃદ્ધિ છે એ એક કલ્પ સમાયેલી છે એવું કલ્પ વૃક્ષ મહિમા અંત આવે ખરો આ બ્રહ્માંડ નહી આવા અનંત કોટી બ્રહ્માંડો બ્રહ્માંડમાં ચૌદ લોક ની સંપત્તિઓ એમાં દેવતાઓ મનુષ્યો પ્રાણીઓ છે આ તો ગોળ નું ગાડું મળી ગયું આખું એને તો નાચ જમી જાય ને આખી એ ખાંડના દાણામાં આખું એને ફેમિલી પરિવાર મજા કરી લે બધા રસોઈ હોય ને તેથી થાળ હોય આ પાર્ટી છે એ ખાંડના દાણામાં એનો આનંદ તો છે તમે જોજો કઈ કીડીને કઈ મળી જાય ત્યારે એટલી બધી ખુશ થઈ આપણને ખબર પડી જાય ખુશ થઈ ગઈ છે હવે પૃથ્વી ઉપર આટલા બધા જીવો બધી સમૃદ્ધિ એ બધા અનંત કોટી બ્રહ્માંડો એ બ્રહ્માંડ આપણું વાટકીનું સિરામણી નથી આપણું પોતાની સમૃદ્ધિ ત્રણ માલ નું એક સરસ મજાનો તમારો બંગલો હોય બે ત્રણ ગાડીઓ હોય સરસ ફેક્ટરી હોય ને પચાસ કરોડ બેંકમાં પડ્યા હોય માગો એટલું બધું બે પાંચ નોકર હોય તો કેમ થાય ઓહો ઓહો થાય દેવતાઓનું બ્રહ્માદિક દેવતાઓનું સુખનું કઈ વર્ણન કરું આપડે તો ત્રણ વર્ષે એક પેન્ટ બદલાવી એટલો વેતો હોય તો એ માની છે જલસા છે દુનિયા બ્રહ્માંડોના જે સુખ એની ગણતરી નહીં હવે વિચારવાનું એ છે કે આવા અનંત કોટી બ્રહ્માંડના જીવો એ બધાની જે સમૃદ્ધિ બધાનું જે કંઈ સુખ એ બધું જ સુખ અને સમૃદ્ધિ પદાર્થ માત્ર એ બધું જ એક ભગવાનની મૂર્તિમાં છે એમાંથી બધું નીકળે છે એ મૂર્તિનો મહિમા કેવો અને પાછું કેટલું નીકળે છે એવું છે અનંત છે એટલે શું કહેવાય છે નેતી નેતી એનો કોઈ અંત જ નથી એમાંથી કેટલું આવે છે ભગવાનની મૂર્તિ પણ એનાથી વિશેષ મહિમા તો એ છે હમ કે એ કલ્પવૃક્ષ ભગવાનના ધામમાં મૂર્તિ રૂપ કલ્પવૃક્ષ ભગવાનનો શ્રી વિગ્રહ છે એ કલ્પ ધરતી ઉપર આવ્યું અને એ સહજાનંદી કલ્પવર્ ગુજરાતમાં આવી રીત થયું એનો આપણને મહિમા છે એમાં પાછો મહિમા શું છે કે આપણે જંગલમાં ભૂલા પીડ્યા હોય દસ બાર કલાકથી ક્યાંય પાણી મળે નહીં ખાવાનું મળે નહીં વિરામ મળે નહીં અચાનક પછી ભટકતા ભટકતા કોઈ જાડવા નીચે જઈને આપણે અચાનક બેઠા અને પછી ખબર પડે કે આ કલ્પ વૃક્ષ છે એમ આ સંસારમાં હું તમે ભૂલા પડી ગયા અને અચાનક આપણને સહજાનંદી કલ્પ મળી ગયું એ આનંદ મોકો જ મળે નહીં પણ કેમ એ વૃક્ષ નીચે વિરામ થઈ ગયો બાય ચાન્સ છે પણ છતાં મહિમા નથી એટલે એનો આનંદ નથી કલ્પ જાણતો ન હોય તો એ નીચે જ બેઠો छता आनंद छता कल्प वृक्ष तो क्या बीजे आ तकलीफ शू है <laughs> अपने આ સૌને પારકે ભાણે મોટો લાડુ લાગે ને એમ શું અહીંયા જશે એક એક એક ગરીબ બિચારો છોકરો હતો એકલો રહેતો હતો વિધવા મા બાપ ગુજરી ગયા હતા અને એમનો એકનો એક છોકરો એકલો જ રહી ગયેલો પછી મજૂરી મળે તો ખાય પીએ તૂટેલી ફૂટેલી એ ખડકી જેવું એનું મકાન ધાંગડીયા જેવું ને દુઃખી દુઃખી બિચારાને ખાવા પીવા મળે તો મળે પણ એ મા બાપ ગુજરી મૃત્યુ પામેલા નિરાધાર છોકરો કેટલો ભાગ્યને દોષ દેતો છે મારું દુનિયામાં કોઈ નહીં એને પેટ પૂરતું ખાવાય ન મળ રોજ સવારે ઉઠીને એને રડવાનું કામ એમાં છોકરો વિચારો રડતો હતો રોજ ઉઠીને રડવાનું એ રડતો તો રડતા રડતા એની આંખ લૂંછતો હતો એમાં એકવાર એની આમ આંખ લૂંછીને સરખો થયો સ્વસ્થ થયો અને સામે જોયું તો સામે વચ્ચે ખીણ આ પર્વતી પ્રદેશ વચ્ચે ઊંડી ખીણ અને સામે પાછું બીજો પહાડી પ્રદેશ પહાડની સામે એક સરસ મજાનો મોટો બંગલો પણ આખો સુવર્ણિયા સુવર્ણનું આને થઈ ગયું કે ઓહો મને ભગવાને એક ઝૂપડું સરખું આપ્યું નહીં અને આટલું બધું આને ત્યાં સમૃદ્ધિ છે પણ જેને ત્યાં આટલું બધું હોય કમસે કમ એને નાનું મોટું કામ કરશું તે આપણે ખાવાનું તો આપશે ને એટલે છોકરો કે મારે એક જ આશા છે કે મારે ત્યાં જતું રહેવું જોઈએ એટલે મારો આ બધો જ પ્રશ્ન ખલાસ છોકરાની હિંમત આવી અને આટલો સુખી માણસ હોય તો મને તો કઈ નહીં તો આજના દિવસનું તો ખાવા આપશે પછી એની મજૂરી કરીશ પણ ગમે ત્યારે પૂરું કરી લઈશ અહીંયા પડ્યા રહેવાનો કોઈ અર્થ નથી કંદમૂળ ધરતીમાં ખોદી ખોદીને ખાવાનો સાહસ કરીને પહાડી ઉતરી રખડતો આ સવારનો નીકળ્યો ત્યારે સાંજ સમયે પેલો છોકરો ત્યાં પહોંચ્યો પણ શું થયું જે મકાનને સુવર્ણનો મહેલ માનીને ત્યાં ગણીને ગયો હતો જેવો ત્યાં સૂર્યાસ્ત ને થોડી વાર માંડ માંડ પહોંચ્યો બાર દસ અગિયાર બાર કલાક ચાલ્યો થાકીને લોથ ફો તો જ્યાં ત્યાં પહોંચ્યો પહોંચીને જ્યાં જોવે ત્યાં ખંઢેર હતો ઓ હો હો આ શું મેં જોયું એ શું આ તો ખંઢેર છે કોઈ બારી બારણાના કોઈ કંઈક કોઈ છાપરા નહીં ઠેકાણા નહીં વર્ષો પહેલા કોઈ રહીને જતું રહ્યું હોય એવું ખંડિયર પ્રદે એક તો બિચારો ભાગ્યને દોષ દેતો હતો અને આટલો રજળપાટ કરીને જીવને જોખમે પહાડી ઉતરીને ત્યાં પહોંચ્યો સુવર્ણનો મહેલ માનીને સુખની આશાએ જ્યાં ત્યાં પહોંચી જેવો ત્યાં ગયો ત્યાં તો ખંઢિયર નીકળ્યું કોઈ વસ્તુ નહોતું હવે વસ્તુ હોત કોઈ રહેતું હોત તો એને આજનો દિવસ તો પાણી કે ખાવાનું કંઈક આપત પણ કોઈ હતું જ નહીં બિનવારસી તૂટેલું ફૂટેલું ખંડિયર જેને કહે છે ને એવું છોકરો બહુ રેડ્યો બેસી વળી પાછા પોતાના ભાગ્યને સહારે આંસુ લુછીને જેવું દ્રષ્ટિ છોડી સરખી કરી અને જ્યાં જોવે ત્યાં પોતાનું સામે તો હતું જ ને અત્યારે હવે સૂર્યાસ્ત હતો કિરણો આમ પડતા પોતાનું ખંડિયેર હતું ને ઝૂપડું એ અત્યારે સુવર્ણનું લાગતું આ કોનો મહેલ છે સુવર્ણ નો પછી ના પ્રકાશ થી સુવર્ણ લાગે છે શું બેઠા હોય છે ત્યાં આપણને દેખાતું નથી આ ન દેખાય સારા સાધુ મેળવે તોય એમ થાય બીજી હજી હોય તો ગોતી લેવા જોઈએ એવું ને એવું બધું ક્યાંય હોય તો દેવી દેવતાઓ બધા ફેરવા જ રાખે છે ત્યાં તૃપ્તિ નથી થતી ઓળખાણ નથી એનો મહિમા નથી એટલે કલ્પ નીચે બેઠા પણ એ શાસ્ત્રોમાં તો વર્ણન કરીને થાકી ગયા પણ આપણે કોઈ સ્વાદ આવતો નથી છે મૂર્તિ કેમ ધોધ નીકળતો છે એ તો ગુંગા એ ખાધો એના જેવું છે ભરતભાઈ ગરડા આવ્યા અને મહારાજ ની પાસે આવીને દંડવત કરીને બેઠા મૂર્તિને જોઈ જ રાખે અગતરાયના પર્વત એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ સાત દિવસ આઠ દિવસ નહીં જમવાનું નહીં પાણી પીવાનું નહીં કંઈ મૂર્તિની સામે જોયા રાખે તૃપ્ત લ્યો આઠમે દિવસે શ્રીજી મહારાજે પૂછ્યું પર્વતભાઈ તમે જીમા ના મહારાજ મને તમારી મૂર્તિ સુખ આવે છે થાય શું બ્રહ્મચારી તમે આ ન જમાડ્યા તો બ્રહ્મચારી કે મહારાજ મને એમ કે ત્યાં જીવ ત્યાં મોટી ત્યાં જમી આવતા હશે એટલે હું કઈ પૂછતો નહોતો જીવબાન લાડવો અને પૂછ્યું કે તમે તો અમને એમ કે ત્યાં બ્રહ્મચારી ચોકે જમી લેતા અમે કઈ પૂછ્યું નથી અને પડોદભાઈ માં શ્રીજી મહારાજની મૂર્તિમાં બસ એમનો રસ હોય શું કેવું હશે આપણને તો ખબર નથી વર્ણન આવે છે પણ હરિચરિત્રામૃતમાં એવું લખ્યું છે આખો દિવસ સંતો પરદેશીને બધી ફરી ફરીને જ્યારે મંડળો આવ્યા હોય ત્યારે બસ બસ બેઠા જ મહારાજ રાત્રે પોઢવા જાય ત્યારે આમ દૂર બેઠા જ છેવટે ધીમે ધીમે બધા ઉઠતા હોય એમાં કોઈ કોઈ તો ખાલી મુખારવી જ્યાં સુધી વસ્ત્ર ને ઉપર લેતા મુખારી હોય ને તો જોયે ટવટાવ ટવ જેમ ચંદ્ર ને ચકોર જોયે રાખે જ રાખે એટલે હવે આ તો ગજબ છે ને જો જ રાખવું જોઈએ જ રાખું આપણને તો એક આપણે ઘણી તમે દર્શન કરજો એક આરતી થાય ને એમાંય લોકો સાત મિનિટ કે છ મિનિટ કે પાંચ મિનિટ હોય એમાં પણ આ સંતો ખાલી શ્રીજી મહારાજ નું મુખારવીને જોવે અને એમાં જેમ જેમ રાત ભાંગે અને પછી મહારાજ છે વસ્ત્ર ઓઢે એટલે શું થાય સંતો ઉઠીને બીજા જાય ના ના આમ શ્રીજી મહારાજ આમ કરીને આમ જેવું માથે વસ્ત્ર ઓઢે હાય કરીને સંતો બેભાન થઈને ઢળી પડે ઓહો હવે શું થાય ક્યારે સવારે જાગે ત્યારે મુખારવી દર્શન થાય હાહકારો નીકળી જાય ઓહો ગયું અને માથે ઓઢે હાઇકારો કરીને સંતો ત્યાં જ બેભાન મૂર્છિત થઈને ઢળી જાય કેટલું શું હશે ભાઈ તો કોઈ ગુંગે ગુળ ખાધો બોલો કલ્પનાનો વિષય નથી આપણા ભેજામાં જ જલ્દી શું જાય આવે ને તો સૌને એમ થાય કે આવું જો એમાં સુખ હોય તો આપણને કેમ આવતું નથી આપણને આવતું કેમ નથી બહુ સીધું સાધી વાત છે કલ્પ છે ને એ નીચે આપણે શું માગીએ છીએ ને એ મહત્વનું છે એક જણો રખડી ભટકીને આવ્યો તો ખરો કલ્પ નીચે બેઠોય ખરો પણ થાકી ગયેલો તો એને એને ખબર નતી હું કલ્પ નીચે આવી ગયો છું બેઠો થાક્યો તો વિચાર છો ભગવાન ટાટિયા તોડી તોડીને થાકી ગયા ક્યાંય પાણી નથી ભાઈ સાહેબ ક્યાંય જો પાણી પીવાનું મળી જાય તો શાંતિ થાય એમ જ્યાં ખાધું બગાસું ખાધું જ્યાં આમ જો સરસ મજા ઠંડા પાણી માટલું બાજુ હવે અહીં તો પાણીનું માટલું જ પીરું છું એવું ઘટક ઘટક ઘટક સરસ મજાનું પાણી ઠંડુ બે ત્રણ એમનો ગ્લાસ પી ગયો શાંતિ થઈ ગઈ પછી એને થઈ ગયું કે એટલે ભાઈ પાણી તો મળી ગયું પણ જો જમવાના સરસ મજાનું ઓટલા અત્યારે શિયાળો છે તો રીંગણાનું ભડથું સરસ મજાનું ટમેટા કોથમારી નાખેલો સરસ મજાના આદુની ઝીણી ઝીણી કટકી સમારી નાખ્યા લીલા દાણા નાખ્યા હોય આ બધા લાલજીરોનો જરા રાય જીરોનો જરા મસાલો કર્યો હોય અને જે નથી સમજતા એમણે જરા લસણનો પગાર દીધો હોય આવું સરસ કઈ ભડતું અને સરસ મજા નું છાસ દહી મસાલા મેથી મરચા ભરેલા એ સરસ મજાના અડદના મસાલા વાળા પાપડ એ બધું હોય મરચું મીરચું નાખી ચટણી વાટેલી રાખી હોય એવું હોય તો મજા પડી જાય અને સાથે સરસ મજાનો મસાલા ચૂરમાનો જો લાડુ આવી જાય તો કામ થઈ જાય હવે આ તો જ્યાં મનમાં આવા સંકલ્પ કરે છે ત્યાં તો આમ જોવે સરસ મજા નો થા માળો આ તો સુરેશમી લીધું જેમાં પછી એમ છે હું ચડી છે પણ આમાં કેમ સુ ચારે બાજુ આવી છે સરસ મજા ઢોલિયો હોય તો સુવાની મજા આવે ચડ્યો દેખે સરસ મોલિયો આને થયું કળું આવું બધું થઈ જ રાખે છે એ કઈ તે આ જાડી જંગલ જેવું છે તે કઈ સિંહ ભી તો નહીં હોય ને ટોળા ટોળા આવ્યા કલ્પ વૃક્ષ છે ભાઈ એમ પછી કલ્પ વૃક્ષ નીચે કે હા તો જાડી જંગલ જેવું કઈ સાફ વીછી તો નહી હોય ને ત્યાં તો ઢગલમ ઢગલા હવે એ તો એને કલ્પના કરીને આવ્યું કલ્પવૃક્ષ તમે એમને કઈ શિખામણ દેતું નથી ભાઈ આ ન મગાય હવે જે કાંટાની પથારી માગે સાપી ની કલ્પના કરે અને પછી વેદના થાય છે હા હવું કરતા ભૂત ન આવે તો એને કલ્પ છે એ દુઃખદાયક થઈ ગયું ઉલટાનો થઈ ગયો માગ્યું એને એવું નીકળ્યું વિચાર આપણે એક કરવાનો છે કે આ બધા દુનિયાના પદાર્થો છે એ માટે જ ભક્તિ નથી કરતા માળા શેના માટે લીસી થાય છે તમે વિચારો આ નિયમ લેવાય છે બધું થાય છે ભક્તિ શેના માટે શે કેવળ નિષ્કામ ભાવે ભજન કરનારા હોય એવા કેટલા હવે કલ્પ વૃક્ષ ને નીચે આપણે કાંટા માગીએ પૈસો માગીએ સ્ત્રી માગીએ લગ્ન થતા હોય એવું બધું માગીએ આ બધું છે એ વિરડ છે કલ્પ વૃક્ષ છે એટલે માગજો જરૂર પડતી હોય છે પણ આ તો એક વાત છે પણ કહેવાનું કે કલ્પ છે મૂર્તિ તો જે સુખ પર્વતભાઈ જેવાના આવે છે આપણને કેમ આવતું પ્રશ્ન ત્યાં છે સમજવાનો એટલા માટે જે કઈ ભજન કરીએ છીએ દંડવત કરીએ છીએ માળા કરી છે પૂજા કરીએ છીએ બધા એકની એક આશા રહે છે કે આ બધું છે ને બધું મળતું રે અને શ્રીજી મહારાજ દયાળુ પણ આપણે ક્યારે અનુભવે એના ગુણગાર છાતી છાતી ભૂલે ગજ ગજ ભગવાન ભાવ દયાળુ છે ક્યારે આપણા કોઠાર ભરાઈ જાય ત્યારે સરસ મજા ને બંગલા નાન તન બધું થઈ જાય તો સહજ આનંદ દયાળો હોય એ તો કેવું પડશે પણ મૂર્તિનું સુખ જોતું હોય એવું તો હવે જે માગ્યું જ નથી તો કેવી રીતે આવે ટાર્ગેટ જ નથી તો ક્યાંથી આવે અને જે માગીએ છીએ ભગવાન મૂર્તિ કલ્પ છે એ સ્વાભાવિક રીતે એટલું અનુકૂળ પેલું કલ્પ તો વિચારતું નથી પણ આ કલ્પ તો વિચારે છે પછી એવું લાગે તો દે છે એમ થાય કે આ બધું દુઃખી તો નથી દેતા પણ છતાંય જે દીયે છે એ પદાર્થ તો લૌકિક જ છે ને કોઈના લગ્ન ન થતા હોય પછી ઠાકોરજીની પાસે ઉભો રહી એક પગે બહુ માનો કે બહુ માળા કરે ને પછી ઠાકોરજી કે મારો રોજ મીંડો છે જા તારું થઈ જાય જા એ થઈ જાય તો એમાં ભગવાન કઈ સુખની ગેરંટી નથી આપતો ગોઠવાઈ ગયું એ વાત અલગ છે નાખી નથી તો સુખ નીકળે ક્યાંથી નીકળે કેવી પાણી ગમે એટલું વલોવા નિષ્ફળાના સામે કીધું એમાંથી ઘી માખણ નીકળે એ તો કલ્પના રાખવી જ નહીં તો આમાંથી સુખ તો નીકળે જ નહીં ચાહીએ છીએ લેવા પણ નીકળે નહીં એનું શું કરવું હોય નથી હોય જ નહીં તો નીકળે કેવી રીતે એક બહુ મોટો અધિકારી એને જેલની મુલાકાત લીધી તમારી ઉમર નો અને ભાઈ રડે રડે દિવાલો માં માથા પછાડે વાળ ખેંચી ખેંચીને તોડી નાખે કપડા બધા ફાડી નાખેલા દેવદાસ જોઈ લો અને હાથમાં એક કઈક ફોટો એ ફોટાને ગા લગાડે ને માથે લગાડે ને કપાળ લગાડે ને એને આમ કાંઈક ને કાંઈક કરે રાખીએ જ રાખીએ ફોટાને અમે જોઈ જઈએ દૃષકે રડે આંખ્યો તો રડી રડીને સાવ પિત્ત પાપડા જેવી થઈ ગઈ અને એટલો બધો વિહવળ ને વ્યાકુળ ને એ કીધું કે આટલો બધો કેમ રડે છે જે વ્યવસ્થા કરનારો એને પૂછ્યું તો કે સાહેબ એને છે ને હાથમાં તમે નિરખીન જુઓ એક યુવતીનો ફોટો છે એ એની સાથે એને પરણવા ન મળ્યું ને એટલે એમાં એ આ ગાંડો થઈ ગયો છે અને પછી પરાધ ને બધું થયું એટલે આ બધું અહીંયા એને મૂકી દીધો છે હે તો આવું થાય તો આવું થાય એવા સ્વાભાવિક છે આવું થાય બિચારાને મન લાગી ગયું પછી આવું થઈ ગયું તો ન થયું તો દુઃખી થાય તો સ્વાભાવિક છે હશે બીજું શું થાય આપણે તો એના પર હમદર્દી રાખીએ પણ આપણે બીજું કરીએ શું શકીએ બસ એમાં શું કરી શકીએ અમે જોઈએ પછી ફરતા ફરતા ગયા આડ દસ બીજી ખોલી પછી પછી એક જગ્યા એક જણો માથા પછાડે તોડી નાખેલા કપડા ઘર વેલા એની તો પેલા કરતા ભૂંડી દસ ગણી નહીં સો ગણી ભૂંડીશ દેસા અને એના હાથમાં એક ફોટો એટલે આને કીધું કે ઠીક છે કે આ પેલાની જેમ જ આ સ્ત્રીને કોઈ છે ના એવું નથી સાહેબ આમાં થોડું વિચિત્ર છે શું છે ઓલાની મળી એની સાથે આને મળી આને મળી એમાં આ ગાંડો થઈ ગયો દુખી થઈ ગયો એક સ્ત્રી એકને ન મળી તે દુઃખી થઈ ગયો એકને મળી દુઃખી થઈ ગયો આ નથી તો કેવી રીતે સુખ મળે કલ્પ પાસે માગે તો મળી જાય પણ સુખ કઈ ગેરંટી નથી આમ તો છે જ જ તમારામાં તમે બધા જ છે એમાં જો સમજી શકો છો ભાઈ જેટલા ઈચ્છતા હોય અને ન પરણાયું હોય બેઠા છે બિચારા શું કરે પણ હવે આપણે આંગળી ઊંચી કરે ને ઘણી નીકળે એ જેટલા દુખી હોય એની સામે આમાં કેટલાય છે પર્સન્ટેજ માં બધા પરિણામે બેઠા છે એની આંગળી ઊંચાઈ કરે તો શું કે પડતા જ નહિ એવી બે બાજુ છે મહારાજ કારિયામાં બેઠેલા ત્યાં એક કાળું મકવાણું તો કાળું મકવાજ તમે મને મળ્યા સીધી એક ને બે જેવી વાત તમે પુરુષોત્તમ નારાય તમને શું ખોટ આ તે તારે સીધી વાત કરીને શું લાંબી વાતો કર્યા કરે અને હું એટલે શું એ કે સીધી વાત મહારાજ એવી કે તમે મને મળ્યા અને હું આવું ગરીબ મહારાજ કે તારા નસીબ હોય એવો નસીબ તમારા હાથમાં નહીં સંપત્તિ જોઈએ છે હોય તો મહારાજ કઈક આમ સુખી થાય આમ આવે મોઢે કેવી રીતે ફરવું આમ તમારું નામ લઈને કેમ છાતી કાઢીને ફરવું હા મહારાજ જાય ને જાય ને કેમ ઉપર આમની કિર્તિ હોય અમારે કેમ છાતી કાઢીને ફરવું હોય તમારે અમે તમ પણ કેમ કહી કે સજાનંદ સામેના ભગત છે આવી રીતે લગર વગર કે મારા ક્યાં ઓલું શું પડ્યું અમારા જે તો કોષ પડી લોખંડ અહીં લાય ગાજર ને ખોદવાની એવી હોય ને ધરતી ખાડા ખોદવાની આટલી બધી જાડી આવલી લાંબી કેવી થાય તો વિચાર તો કરવામાં સોળ બાવીસ એમ એમ ની એટલી હૈ જાડી એવું આટલું લાંબુ મારાથી લાવે આમ હાથમાં લઈને ઓલા આલે એમ જે આપી આખી સુવર્ણ કાળું મકવાનું જોઈ રહ્યો મહારાજ આ શું પણ સોની ત્યાં ક્યાંય દેવું દઈ લઈ તમ તારે હું અહી બેઠો છું પણ મહારાજ આ લઈ નીકળાય નહી મારી નાખે કોક આવો લાકડો ગામડા ગામમાં અત્યારે અમદાવાદ માં લઈ નીકળ્યો હોય તો માનવ મંદિર સુધી ન પહોંચવા જાય આવો લાટો લઈ નીકળે જો નીકળે તમે સ્કૂટર ફોર વ્હીલ માં લઈને ડેકીને તો દહ ગઠિયા પડી જાય એટલું બધું છે પોચવા જાય તમને માનવ મંદિર ઓલો કે મહારાજ આ તો મહારાજ કે તને આપ્યું ઓલો વિચારો ને કોથળો કઈક ગતિ ગતિ કોથળામાં નાખ્યું આમ બાંધે ને તેમ બાંધે ને મારે શું કરે મહારાજ હવે આ તો જાળવવાની મુશ્કેલી છે સોની માજર ને ખાકલ કખડાવી સોની કીધું કે શું છે આ તો ઓળખે આખું ગામ શું છે તારે કઈ સોના દાગી નો છે અરે ઘડાવવાની વાત નથી માજર અંદર તો આવવા ગયો એટલે પેલાના જમાના શું થયું કે ઘણી વાર કોઈના હોય ચરું નીકળતા અંદર તો આવવા તો કોથળો ખોલ્યો ખોલી ને એને કીધું મહાજન આ હોનું વેચવું છે ફાનસ ની વાઈટ ચડાવી આમ જોયે આટલી બધી આવી લાંબી આટલી બધી જાડી આ એની પાસે ગડામણ હોય કેટલું અને આ સીધો આવડો લાટો એટલો જાડો આવ્યો એ કે માજ મારે તમને દેવું છે મને હા હા દેવું છે હવે આ મહારાજ આ કેટલા ને મારે નક્કી નહિ તમે હતું એવું કે મારે હતું એવું પાછું કોઈ નક્કી જા મજા કે પૈસો જોઈ ના મારે આમ નું છે કલ્પ વૃક્ષ છે પણ આપણે સુખ મૂર્તિનું નથી આવતું એનું કારણ એ છે કે આપણે હંમેશા લૌકિક ઈચ્છાથી જ ભગવાનને ભજીએ છીએ ત્યારે પરોતભાઈને સુખ આવતું હતું કારણ કે પર્વતભાઈ ભગવાનની મૂર્તિ પાસે શું માગતા એ અગતરાયનું ખેતર એ વળદિયાલાઈ નીકળ્યા હોય એ હળ આગતા હોય અને પરોતભાઈ એમ કે ઓહો સ્વામિદાનંદ મહારાજ હે સ્વામિનારાયણ પ્રભુ ઓહો તમે નરસિંહ અવતાર ધાર્યો છે ત્યારે તમે કેવા લાગતા હશો કૃષ્ણ અવતારમાં વાંસળી હાથમાં ત્રિભંગી લઈ દેવી મૂર્તિવા લાગતા હશો એમ જ્યાં ચિંતન કરે ત્યાં ચોવીસે અવતારોના એને દર્શન થાય કારણ કે એને બીજું કાંઈ માગ્યું એને કોઈ બીજો રસ નથી મૂર્તિનો પ્રતાપ છે એમાં બધું જ છે પણ એનો અર્થ એવોય નથી કે આ લોકનો આમાં નાસી પાસ થઈ જવાની જરૂર નથી કે હવે આ લોકનું કાંઈ ભગવાન નથી આપતા એવું નથી હાવ સીધે સીધી વાતો છે બીજી આગળી આવશે પણ વડોદરાના શ્યામભાઈ હતા તો બસ ધ્યાન ભજનનું જંગ જ્યારે જુઓ ત્યારે અખંડ દિન રાત એનું એ જ કામ માડી પોઈતી એકલા પોતાને વિચાર થાય કે હવે હું આમનેમ ધ્યાન ભજન કરી રાખીશ તમારે રોટલા પાણીનું છું એમ ધ્યાન ભજન માંથી જે આંખ ઉગાડી ક્યાં મહારાજ થાળ લઈને આવ્યા લ્યો મામો સરસ રોટલી આ કેરીનો રસ ને બધું એવું લખ્યું છે ફક્ત ચિંતામાં નિષ્ફળ સરસ મજા જમ રોજ મહારાજ થાળ લઈને જમાડવા આવે આવું જાણ્યું જ કે રોજ પછી માજી કીધું મહારાજ તમે રોજ આવી રીતે તકા થાવ ને એ મને સારું નથી લાગતું પણ તું બેઠી બેઠી સંકલ્પ કર્યા રાખે મારે ખાવા પીવાનું શું તો શું કરવું મારે મારે તને દેવું તો ખરું ને મારે તમે આવો એ સારું નથી લાગતું સારું લ્યો પછી પંદર પંદર દિવસનું રોજે મારા દર પંદર દિવસે લોટ લીલું શાકભાજી એ બધું મારા જાય ત્યાં મૂકી જાય લે પંદર દિન રાંધી ખાય એવું ખૂટવાનું થાય ને પાછું મૂકી જાય ડોસી જીવાય ત્યાં સુધી શ્રીજી મહારાજ માથે કોથળા ઉપાડીને એને ત્યાં મૂકવા આવતા વસ્ત્રો ફાટી જાય ને તો એને કાપડ મૂકી જાય એટલે આમાંથી પહેરજે ત્યારે એમાં પૈસા જોતા વેચજે એમાંથી રોકડા કરીને વાપરજે એટલે છે ને કલ્પ વૃક્ષ એટલે કલ્પ છે એ મૂર્તિ અંદર સુખ છે સમૃદ્ધિ છે શાંતિ છે બધું છે પણ એનો મહેમાન આપણે જે રીતે ઉપાસના કરે એ રીતે એમાં આવે છે એ મૂર્તિ મન લાગે કેમ એનો મહિમા સાથે જે વર્ણન છે એ આમાં છે લગા આ ચિંતામણીમાં કલ્પ મહિમા ઓળખવો અને એ કલ્પ વૃક્ષમાં ચોંટવું પ્રયાસ છે મનોહર સુંદર મુરતી સહજાનંદ સુખરૂ નખ શીખ સુધી નિરખતા આવે આનંદ प्रथम प्रभु प्रगटने राखू रुदयामय अंगो अंगय अवलोकने अंतर रहो छुषोत्तम परम दया के नाथ निरीक्षा श्री भक्ति धर्म नाल के नाथ निरीक्षा छ सुखदायी सहजानंद के नाथ निरख्या सत्संगी ना सुखक नाथ निरख्या अंगो अंगमा अविनाश के नाथ निरख्या के नाथ छे प्रथम पेखी ने बे पीछा ख्याुज अरुण वरण बेचरण के नाथ निरख्या हरिभक्त नये हरण के शोभे सोळ नाथ अवलोकेमना चरण ना चिन्ह जोय नाथ निरख्या स्वस्ति अष्टोण छे सोई के नाथ निरख्या छ वज्रयकुश ने ध्वज नाथ निरख्या छब जांबो काहि कंज नाथ निरख्या छर्द्वार शोभे अतिशय विशेष नाथ निरख्या छ पगड़ा बेचिन्न सात नाथ निरख्या साक्षात नाथ निरख्या मत्स्य त्रिकोण ने व्योम नाथ निरख्या छनुष ने सोम नाथ निरख्या छ गोपत सोता गणिये साथ नाथ छे। नाथ छे छे आटे केवल भगवान चरण सोल चिन्ही बात आ चिन्ह न ओमरण करव अलग वस्तु ध्यान करवे ध्यान एर्विचार थी ने आम तो ध्यान अर्थ निर्विचार दर्शा भगवानी मूर्ति ने निरक्ता शून्य भावने पमी पिन्हना ध्यान में चिन्ह ने निरगता एम रसलीन थी जाए नंद सतो बक्त चिन्हना ध्यान ना अभ्यास ही बहुत मोटो અને એ ચિન્હના ધ્યાન ચરણના ખાલીઓ અને એના જેનાથી અદભુત નહીં જાણતા હો પણ એક એક ચિહ્નના ધ્યાનનું એકનું ફળ બહુ મોટું પહેલું તમે છે ચિહના જમણા ચરણમાં અંગૂઠાની નીચે આ જમણો અંગૂઠો છે અહિયાં ચિહ્ન છે કયું જમણા ચરણના અંગૂઠાની નીચે જવ નું ચિહ્ન છે જવ તો તમે જોયા છે ને ઘઉં આકાર નું એક વસ્તુ તો પેહલી કે ચોખાનું ચિહ્ન ન આવ્યું ઘઉં નું ચિહ્ન ન આવ્યું એવા બીજા ધાન્ય છે એ ન આવ્યું જવને પસંદ કર્યું ઠાકોર જે ચરણના અંગુઠામાં રાખવાનું એ જવ કેટલું ભાગ્યશાળ બીજી વસ્તુ એ છે યજ્ઞમાં પણ જવ હોમાય છે અરે એ તો છે તમારે લગ્ન થાય ત્યારે જવત હોમાય છે જવનો બહુ મહિમા છે આયુર્વેદની દ્રષ્ટિએ જવ બહુ ઉત્તમ ધાન્ય છે ઘઉં ખાવા એ નડે ડાયાબિટીસ વાળાને બહુ તકલીફ થોડી ઘઉંમાંય થાય ચોખામાં થાય પણ એના માટે ઉત્તમ ભોજન હું હળવું સરસ ધાન બીજી વાત તમે જુઓ તો જે બિયર બને છે એ પણ એ જગમાંથી બને છે એટલે ભગવાનનો ચરણનો એક ખાલી અંગૂઠાની નીચેનું ચિહ્ન છે એનું ફળ સંતો એમ કહ્યું છે કે એનું ધ્યાન કરનારને ક્યારે પણ લૌક સમૃ ખાલી જવના ચિહ્ન ભગવાન બધી જ સમૃદ્ધિઓને એ જવના ચિહ્ન થકી મળી રહ્યા છે યોગ ક્ષેમનું વહન કર ધારે તે વસ્તુ એને પ્રાપ્ત થાય આખી મૂર્તિનો મહિમા તો અલગ જ છે ખાલી એક જવના ચિહ્ન જ આ વાત આખી મૂર્તિની વાત જ નથી ચિન્હ જમણા ચરના અંગુઠાની નીચે જમના ચિહ્નનું ધ્યાન કરે એને આ પૃથ્વીની કાંઈ પણ સમૃદ્ધિ એના માટે કઈ અગમ્ય રહેતી નથી અપ્રાપ્ય રહેતી નથી બધું જ એક દ્રષ્ટાંત સાવ ઐતિહાસિક બનેલી વાત ભુજમાં રામપર ગામ છે ત્યાં ધનભાઈ બા થઈ ગયા એ હિરજીભાઈ ના એમને બળદિયા પરણાવેલા વાત પણ સત્સંગ છોડાવવા માટે જેટલી મહેનત કરી એ લોકોએ પણ ધનભાઈ કઈ સત્સંગ છોડ્યો નહી છેવટે ધનભાઈભાઈ કહી દીધું કે ભાઈ તમારી આજ રીતની હોય વિચારધારા તો મને અહીં ફાવે એમ નથી અને તમને પસંદ ન હોય તો હું એ રહી નહીં શું કરું અને મારી ઈચ્છા છે કે તો પછી તમે કહેતા હો તો મારે પિયર જઈને શું કે ભગવાન પછી ધનબાભાઈ એ પોતાને પિયર હતા અને ભુજમાં એ વખતે સૂરજબા હતા હવે સુરજબા એનો એવડો મહિમા ગરડા એકવાર મારાને દર્શને આવ્યા મહારાજ ની પાસે બેઠા તમ છે ભાઈ રાહુ બેઠા હોય ને સાથે બેઠા બેનો સા જીવભા લાડુબા સુરજભાઈ બેઠા સુરજભાઈ શું વિચારાય જોરા હાથ છે ને એવા જ મારા મહારાજ કે શું ગાંડી થઈ છે મારા જેવા તારા હાથ ક્યાંથી હોય ના મારા તમારા હાથ જેવા જ મારા મહારાજ કે એવા ના મહારાજ તમારા હાથ જેવા જ મારા છે કઈ રીતે મહારાજ જો આ હાથે થી એનો કે ભગવાનના જવનું ચિહ્ન ધ્યાન કરે લૌકિક સમૃદ્ધિ ની તો કોઈ કચાશ ન રહે પણ એને ભગવાનના બળનો જે કેફ ચડી જાય ને એ કોઈ દિવસ ઉતરે નહીં જેમ બિયર આ બિયર સ્પિરિચ્યુઅલ બિયર છે નસો ચડી જાય મહારાજ તમે જો આ હાથે થી મેં તમને રોટલા છે તમારા હાથ જેવા છે મારા કે હાથ સુરજમાં તો તમારા હાથ મારા જેવા છે બસ કેફ જુઓ કર્યું શું ખબર છે આ તો એવા ભક્તોને કેફ ચડી જાય તો કંટ્રોલમાં રહીએ છીએ નહી એનો નશો છે ને બહુ જબરદસ્ત પ્રવાહ કરી દે એની માન્યામ નો આવી વાત છે ભુજમાં રહેતા ભગવાનની ભક્તિ શ્રીજી મહારાજ અઠંગ ભક્તિ કરે એમના પેલા જે ધનભાઈભાઈ આવ્યા પિયર થી પાછા બળદિયા થી એટલે સાસરિયાથી પિયર આવ્યા પછી એ ભુજમાં સૂરજભાઈ સેવા કરે અને સાંખ્યું એક પાડે સાંખ્યું એટલે સંસાર તો છે પણ એના ત્યાગી બહેનો હોય એવા રાજી સુરજભાઈ એને કીધું ધનભાઈ હા બહેનોનું જીવન છે ને આમ એક રીતે પરતંત્ર એ જમાને હતું આજે તો હવે એની પાસે બહુ બેલેન્સ હોય છે તમે પરતંત્ર હો તો ભલે પણ પેલા બહેનોને આજીવિકા એમાં જયારે સાસરામાંથી નીકળી જવું પડે પછી એમાં પિયરિયા ક્યાં સુધી રાખે આ તો સત્સંગ હોય એટલે કોઈ પ્રશ્ન નથી નહી તો આ છે ને લીમડાના ડાળખા જેવું બહેનોનું જીવન કહેવાય પીપર ને વડલાનું નહીં પીપર ને વડલાનું ડાળખું તમે કાપી નાખો તો બીજે વાવો તો ચોંટી જાય ઉગી નીકળે પાછો એવો નહીં પીપળો નો વડલો થઈ જાય પણ લીમડા નું કાપી નાખ્યું પછી આઈ નહીં ને ત્યાંનું નહીં એ ઉગે નહીં ક્યાંય ચોંટે નહી પાછું લીમડા ન ચોટેય ન ચોંટે बहनों नु जीवन एवं एक बार आम गया पियरिया मैं साइरा न साचरे पे बहुत मुश्किल परिस्थिति आज तो बदलाई गई व्याख्या आज केवु काटी गया नहीं तो पे दीक ने गाय दौरे त्या जाए अत्य तो ऊंधु कहवा दीकरी ने गाय मथु मारी खाए अत्य कई पे जो कन्या विदा है तो के रता આખું વાતાવરણ કરુણ થઈ જાય અત્યારે ક્યાં થાય છે કારણ કે કાનમાં જેને કહી દે ફાવે ત્યાં સુધી રહી જાય રડવાનું શું છે એટલે ધનભાઈ ને પૂછ્યું કે દીકરી તારે વ્યવહાર એ બધું બધું સચવાય છે ને હા ભાઈ મને મને એમાં કોઈ વાંધો નથી મને કોઈ તકલીફ નથી તોય સૂરજબા ને રેવાયું નહીં સૂરજભાઈ દીકરી આપણો બૈરાનો દે પરાધીન પણ પરાધીન પણ છે પેલા ચાંદીના સિક્કાઓનું એ કચ્છમાં એ ત્યારે કોરીનું ચલણ કહેતા આપણે રાણી સિક્કા કહેતા એવી પાંચ કોરી એને આપી લે વાપરજે તને કામ આવશે તો પાંચ કોરી એ બહુ કહેવાતી ત્યારે धनबाई लाइ लीधा धनबाई बा सूरजबा ना महिमा समझे एने के सूरजबा हूं बीजों को पांच रुपया दी दिए मैंने कहीं दीद आवा सूरजबा ये हमें पांच रुपये दिए पांच रुपया शूम एवं हाथ शू नाखे आवड़ा मोटा महामुक्त आेमती ल કોથળી મૂકી દીધા જયારે કાઈ ખર્ચો કરવો હોય કોથળીમાં હાથ નાખે એમાંથી કોરી કાઢે વાપરે અંદર પાંચ ને પાંચ કોરી હોય એના આજીકા પૂરતું નથી ભાઈ એને કચ્છ ભુજની અંદર મોટામાં મોટી એટલી બધી જ્યાં તો બહુ મોટી પારાઇ ન થાય એટલું જ રસોડું એટલા માણસો દસ દસ બાર બાર મોટી કથા પારાયા આ કોથળીમાં આ કોથળીમાં હાથ નાખીને એમાં આપે લઈ જાઓ જાઓ ચોખા લઈ આવો ઘી લઈ આવો ડાળ લઈ આ લેવો દક્ષિણ આપો આ કરો હજારો લાખો રૂપિયા આમાંથી કાઢે ઓલી કોથળીમાંથી અને જયારે જુઓ ત્યારે પાંચ ને પાંચ કોરી હોય ત્રણ ચાર મોટા યજ્ઞો કર્યા ક્યાંથી કોથળીમાંથી પાંચ રૂપિયા તો એમાં પડ્યા જ હોય એમાં નરનારાયણ દેવ અમદાવાદ નરનારાયણ દેવ ભુજ કેટલી વાર થાળ પીર્યા આ કોથળી માંથી દર બારસના પારણા સંતો ત્રણસો ચારસો એ વખતે પાર્સોદન ભુજમાં મંદિરમાં રહેતા હોય બધાનું બારસનું પારણું એ ધનભાઈભાઈ ફૂલ કરાવે આ કોથળીમાંથી ત્યાં પ્રસાદી નો આરો છે એ આખો પાકો આરો કોથળી માંથી બંધાયો આજે છત્રી હયાત છે આરો હયાત છે કોથળી માંથી બંધાયો રોજ નરનાયંદ સાંજે પૂરી ને દૂધ નો થાળ કોથળી માંથી થાય ગપો નથી કોથળી માંથી બધું થાય આખી જિંદગી કહેવાય એટલું એને દાન પૂર્ણ કર્યું સંતો ધોતિયા ઉડાડ્યા પૂજન કર્યા મહારાશ્રી આચાર્યશ્રી ના પૂજન કર્યા બધું કોથળી માંથી જોવો ત્યારે પાંચ તો અંદર હોય જ વિચાર કરો હજી એનાથી તાજુબી વાત કઉ છું એમને પછી ધામમાં જ આવવાનું થયું ધનભાઈ ને કે હવે તમારે દેહ મૂકો છે મહારાજ કહી ગયા છે એમના ભાઈની દીકરો વશરામ એની દીકરી કાનબાઈ કાનબાઈને કીધું કાનુ મારે કાલે ધામમાં જવું છે અરે ભાઈ તમે વ્યા જાઓ અમને તમારે દર્શનનું સેવાનું દીકરી ક્યારેક તો જવું જ પડે હવે ના ના ના અમને બહુ ઓછો આવ્યો જવું જ પડશે ને એ બાળક પણ જો મહારાજની મરજી હોય મને રાખ રાખ કાન ધનભાઈ ગયા કાનબાઈભાઈ એમાં હાથ નાખે એમાંથી દાન ધરમ કરે એ ધનબાઈભાઈ ની પાછળ એમણે કેટલી કથા પારાયણો રસોઈયો થાળ જેટલા બધા શિખરબંધ મંદિરો બે દેશમાં બધામાં થાળ ને રસો આ કોથળી માંથી કર્યા આમાંથી જ કર્યા એ જીવા ત્યાં સુધી દાન પૂર્ણ કર્યા ધનબાઈમાં યજ્ઞો કર્યા કથા પારણ કર્યા જેટલા શિખરબંધી મંદિરોમાં જયારે મન ફાવે ત્યારે થાળ કરે આ કોથળીમાંથી કરે પછી કાનબાઈ એમ થઈ ગયું કે હવે મારે ધામમાં જવાનું છે પણ હવે આ યુગ બદલાઈ ગયો છે એટલે હવે આ બહુ ઐશ્વર્ય રાખવા જેવું નથી છેલ્લી પાંચ કોરી કોથળી કાઢી વાપરી અને બધા જય ક્યો? નારાયણ સમૃદ્ધિ આશ્ચર્ય લાગ્યા આમાંથી ઘણા થઈ ગયું હોય ખાડું આવું એ કોથળું મળી ગયું હોય ને ત્યારે જ હોય ત્યારે પાછ જ હોય અને નીકળ્યા જ રાખ્યા તો ઓ હોઉ સંપ્રદાય સેવા કરી એ તો એવા હોય એને મળે બાકી ભગવાન જાણતા હોય કે આ સુધાર ચિહ્ન ધ્યાન કરેમ બહાર સમૃદ્ધિ એના માટે અપ્રાત્ય છે જવનું ચિહ્ન પેલું જાંબુ નથી જાંબુ નું ચિહ્ન નું ફળ છે એનું કોઈ ધ્યાન કરે સંસાર રસ માત્ર ઉડી કોઈ વિષયોમાં અનુરાગ ન રે ડરી જતા નહી હોય કે આવું હોય તો શું કરવું પણ સંસાર નિરસ થઈ વિષયોનો જે વેગ છે રસ છે આ સંસારમાં ક્યાંય એને રસ રહેંબુના ચિહ્નના ધ્યાનથી ધ્યાન કરતો જાય પણ આપણે એવું નથી આજે તમે ઘડી બેસી ગયા બે મિનિટ આમાં કરી લીધું એટલે પછી તમે જોઈ રહો ઘઉંમાં રાગ ટેળ્યા નહીં અથવા જવનું હવારમાં તમે બેસીને ધ્યાન કરી લીધું ખાડું ક્યાંથી પાંચ રૂપિયા નું આવી જતું હોય એમ નહીં થઈ જાય એવી આશા એ કરશો તો કઈ મળશે નહીં પણ એની ચરમસીમા એ આ બધી વસ્તુ જાંબુ નું છે સંસારના રસ પૂરા થી ક્યાં એ રસજી મહારાજ ગઢપુરમાં બેઠેલા ને એક હરિભગત જાંબુ લાવેલો જાંબુ રાવણા જાંબુડા કેવું છે ને એ જ એટલે મહારાજ આમ દોનો રાખીને આમ જમતા જમીન પછી બીજો દોનો એમાં ઠળિયા નાખતા બેઠેલો પ્રસાદી ના ઠળિયા છે ને એ આપણે ના જાંબુડા થાય હા પછી એ મજા મજા શ્રીજી મહારાજના જમેલા ઠળિયા ક્યાંથી આવ્યું શ્રીજી તો અંતરિયા છે ને પેલા સંકલ્પ કર્યો ને મહારાજ કે તારે ઠળિયા લઈ જાવ એટલે લઈ જાય ઉસે નહી લઈ જાવે નઈ કેમ મારા ક્યાં વાત લેવા જાવી હવે એનું અમે જીમા કારણ શરીર પડી ઉગે નહિ એના મોક્ષ એક જાબુડાના ઠળિયા ધ્યાન કરે અહો ધ્યાન કરતા કરતા ઝીંજા વદરના લૈયા ખાચરી એમને થયા ખાલી એક કોલી છોકરી કોળીની છોકરી એને માતા પિતા નહોતા પાલક પિતા તરીકે ઝીંજા વદરના લૈયા એમને રાખ્યા રામભાઈ કોળીની છોકરી મહારાજ જે કાંઈ મહીમાં સંતોષ થકીને કથા વાર્તા સાંભળ્યો ધ્યાન ભજન કરી રાખે જુવાન થતા થતા સંસાર ઉડી ગયો પછી બાપુને એમ થાય કે મારે ત્યાં રહી અને લોકમાં કાલે સવારે કહે છે કે આ લૈયા બાપુએ પોતાની સેવાને માટે ઘર કામ કરતી રહે સાસરે વળાવી દે દરબાર કામ કરે એટલે પરણ આવતા નથી રામભાઈ ના પાડે મારે નથી પરણ અલૈયા બાબુ કે ના મને મેણું રહી જાય એમ કે પોતાના સ્વાર્થે નથી પરણાવી અને દરબારગઢમાં કામકાજ ની નોકર ની જરૂર છે એટલે તારે પરણી ને સાસરે જવું જોઈએ પણ બાબુ મને જરાય પણ ઈચ્છા નથી તો કે ના હું તો આ વાત કરું છું પછી કે આપણે મહારાજને કાગળ લખીએ મહારાજ જેમ કહે એમ પછી મહારાજ કાગળ લખ્યો મહારાજે ત્યાંથી રામબાઈ ને કાગળ લખ્યો પરણીને ભગવાન ભજવા હવે ક્યાં જાય એટલા દુઃખી થઈ ગયા કે ઠાકોરજી જ માલિકનો જ હુકમ આવ્યો કે પરણીને ભગવાન ભજવા અલૈયા બાપુ કે દીકરી મહારાજે હુકમ કર્યો છે બસ બાપુ કરો તૈયારી એની જ્ઞાતિનો કોળીનો છોકરો કર્યો પસંદ ને બધું લાડે કોડે પછી ઢોલ ડબુક્યા એ માંડવે જાન આવી ગઈ માંડવામાં ગોરદાદા આવી ગયા મંગળ ફેરા ને કન્યા પધરાવવા ચાવડા મંગળામાં એ કન્યા વધ એ કન્યા એ વધ્યા આવ્યા લાટા પાટા શણ્યા દુલ્હનના વેશમાં એ બાજુમાં બેઠા લગ્નના તૈયારી બધી થાય ગોરદાદાને રામભાઈ પૂછે હજી બેઠા ત્યાં ગોરબા પાગ્ન થયા ક્યારેક કહેવાય દીકરી હજી તો બેઠા છે તો કે ના ના મારે બસ એ પ્રસંગ આવ્યો અને સૌ જાય ને ભેટ સોગાદ વરરાજા કરવા રામબાઈ બધા ઘરે ઉતારવા માંડ્યા બધા કે હા હા હા રામ આ શું કરે છે મને મારી રીતે કરવા બધા ઘરે ઉતારી લઈને વરરાજાના ફાળમાં નાખીને કે લે મારા ભાઈ આ બેન ની તારા માટે ભેટ આવું કોણ કરી શકે માંડવામાંડવામાં કોણ કરી શકે આમ સ્થકો છૂકી જાય જીવાની ઉંમર અરે આજે પરિણામ હોય એમને ત્યાં માંડવામાં કહી દે તું આથી મારો ભાઈ હું તારી બેન મને જરાય માઠું લાગતું નથી આ રંગે ચંગે જે કઈ ખર્ચો થયો આ બધું થયું એનો મને કોઈ દુખ નથી એને પ્રેમથી પ્રભુ ભજવા દો મને તો આ જગત આવા તો કેટલાય મળી રહી છે આને આને આને ચાર ફેરા ફરવાનો અવસર મળ્યો હું તરી ગયો મારા ચાર ફેરામાં મારા ભાવ સાગરના બધા ફેરા મટી ગયા એને એટલો કેફ ગયો અને વાત એ હતી ને આની હવે ભડલી વાળા ભાણ ખાચર આયેલા જતા હતા એમાં આડી થોરિયાની વાડ એની પાછળ કાંઈક કઈ ખડખડ થતું હતું તો ખડખડમાં શું થતું એક બાઈ હશે ને ત્રીસ ચાલીસ વર્ષની તે કરગઠિયા કરતી છે તે વડલીવાળા ભાણખાચર એટલું બોયલા આ કોણ છે ગધેડું ત્યાં ત્યાં ઓલી કે ઈ તો હું એટલે ભાણખાચર કે લે તું છો હારે હારે લે અને ગધેડી કઈ તો એવો કેફ ચનો કેફ ઉતરો નઈ ગયો ગધેડું કીધું કઈ કેફ નો ઉતરો ગધેડું કીધું તોય ભાણ ખાચરે મને કીધું ઈ કોણ મેં કીધું હું હવે તો પછી જેને કઈ દિવ દિવ્યતાથી જેને જેણે નું ભજન કર્યું આરાધના કરીનો જ્યારે પછી ઉતરતો હશે એટલે જવું અને પછી જાંબુ નું ધ્યાન કરે વિષય રસ ખારા પછી આવે વજ્ર વજ્ર નું જે ધ્યાન કરે વજ્રસાર જેવી વાસના માત્ર ભાંગીને ભૂકો થઈ વજ્ર તો હથિયાર છે ને દેવ ઇન્દ્રના હાથમાં શોભે વાસના કારણ શરીર ભૂકા નીકળી જાય આ દામોદર અમદાવાદના ધ્યાન કરતા હતા એમાં એક કાળો શેરડો નીકળીને સામે આવીને ઓળો ઉભો રહ્યો દામોદર કે સાહેબ કોણ છો તમે ધ્યાન કરતા અને કાળો પ્રતિ છાયા ઓળો આવીને ઉભો રહ્યો તમે કોણ છો મારા પંડમાંથી નીકળ્યા હમ હું ક્રોધ છું જાઉં છોડ્યો એવી જ રીતે એને કામ નીકળ્યો એવી રીતે લોભ નીકળ્યો એવી રીતે મોહ નીકળ્યો એવી રીતે મધ નીકળે બધા દોષ મૂર્તિમાં ને શરીરના અંગમાંથી નીકળી નીકળી વિલીન થઈને જતા આ ધ્યાન ના પ્રથા જે દોષને માણસ ટાળવા માટે યોગ્યો મથી જાય એ સહજ ધ્યાનથી આ બધા દોષ સાફ થઈ જાય વજ્રસાર જેવા દોષ વજ્રસાર જેવી વાસના વજ્રનું ધ્યાન કરે તો નીકળી જાય ઉર્ધ્વરેખા ઉર્ધ્વરેખાનું ધ્યાન કરે બતત એની ઊર્ધ્વજ ગતિ ઉર્ધ્વજ ગતિ ઉર્ધ્વજ ગતિ ભગવાનના માર્ગમાં પછી આ લોકોનું તો પછી માગવું છે બધે નું હોય એટલું તો કટકામાં એનું રહ્યું છે ભગવત માં અધ્યાત્મા એની ઉર્ધ્વજ ગતિ ઉર્ધ્વજ ગતિ ક્યારે પાછો પડે નહીં અને પછી આવે કેતુ કેતુ એટલે ધ્વજા ધ્વજા એટલે વિજયની નિશાની એનો કાળની ઉપર પણ વિજય થઈ જાય છે આ લોક તો ઠીક છે પણ કાળ ઉપર એનો વિજય ઈચ્છે ત્યારે જાય ઈચ્છે ત્યારે રે એ એની ઈચ્છા બીજાના એવા કાળ હોય તો એને અને જોયું છે ને રોકી દે એ બધા જે ધ્યાન કરનારાના આ ફળ છે કેતુનું ફળ છે પછી આવે છે પદ્મ પદ્મ છે શું છે કમળ નિર્લેપ રહે પાણીમાં પણ એને કંઈ સ્પર્શે નહીં અષ્ટો જો કે પદ્મથી આ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી નિર્લેપ થઈ ગયા એવા ત્યાં દાખલાઓ અનંત છે એમાં તો કોઈ પ્રશ્ન નથી પણ લાંબુ આપણે કરતા નથી પછી અષ્ટકોણ છે અષ્ટકોણ છે એનું ધ્યાન કરનારો ખાલી અષ્ટ કોણ નું ધ્યાન કરે વગર અષ્ટાંગે એનો અષ્ટિ થઈ જાય પામે તોય અષ્ટાંગ યોગ સિદ્ધ થવો હોય તો થાય પણ અષ્ટો આ અષ્ટ ધ્યાન કરે વગર સાધે અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ એને કેવા પણ સદાનંદ સ્વામી ગરડામાં રહેતા એ હતા પેલા ખાખી વૈરાગી નરસિંહ ભગવાનનો ઉપાસક અયોધ્યા બાજુ રહે એમાં એમને ત્યાં જાણમાં આવ્યું કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોક સ્વામિનારાયણ ભગવાન થઈને પૂજાય છે અરે આ કળયુગમાં એને જીવથી મારી નાખ છ વૈરાગીઓ નક્કી કરી નીકળ્યા ઉત્તર પ્રદેશથી જ્યાં હાથ આવે અને આ તો નરસિંહના ઉપાસક ધીમા તો હોય નહીં ક્રોધ ને કાંઈ ઇન્વિટેશન કરવું પડે નહીં હાજરા હજુર જ હોય એ કાળ જાળ થતા આવ્યા ગોતતા ગોતતા સીધા ગરડામાં જ પહોંચ્યા અને ત્યાં એ વખતે સદાવ્રત બાંધેલું અને છ ભય ત્યાં આવીને એમણે કીધું સીધું આપો ને કે બાપા એટલે લોટદાળ શાક છે જ લઈ જાઓ એ પક્કા સીધા દો એ ઘી સાકર ખાંડ આ એવું પાકું સીધું આપો તો ભાઈ પાકું તો નથી કારણ કે આમનો ઈરાદો શું હતો ગમે ઝઘડો જ કરવો હતો એટલે આવે માલિક આવે અને પછી લડી લે છીસો રાખેલા પેલા કેકું તો નથી અત્યારે કાચું સીધું અપાય છે અને પાકું તમારે જોઈતું હોય તો અમારે અમારા પ્રભુને પૂછવું પડે તો કે પૂછ્યા જા આમ નઈ તેનું જ કામ હતું અને પેલા સૌ કહી જાય ને કીધું કે ભાઈ છો વૈરાગ્ય આવ્યા છે આકરે પાણીએ છે હીરા બોલાયમાં થતા નથી મારા સીધો તો જવાબ દેતા નથી સીધું સાંભળતા નથી અને પાકા સીધા નોળીંગો બેઠા છે મારા અંતરિયા મી જાણતા હોય મારા કે ચાલો હું આવું ચાખડીએ ચડ્યા અક્ષર ચટ ચટ ચટ ચટ કરતા આમ સરસ મજા શ્વેત ધોતી શ્વેત ચાદર મારાને નાખી લી ખભે ઉગાડું મસ્ત અને આત્મા નાનક ની લઈ એને મહારાજ આમ આવ્યા વૈરાગ્યો જ્યાં સામે જોયું ત્યાં તો નરસંઘ ભગવાન વૈરાગ્યો દફો દફ મહિના દંડવત કરો અરે નરસંગ પધારે નરસંગ પધારે અમારે ઈષ્ટ પધારે ઓહો પ્રભુ માફ કીજો માફ કીજો જ્યાં દર્શન કરીને આમ નમસ્કાર કરી આમ જોવા ત્યારે મહારાજ બેઠેલા મહારાજ જોયા પાછા ત્રિશુર નથી લીધા અરે તું સ્વામિનારાયણ ભગવાન હોગે પૂજા લોકમે પૂજા ચલાય આ ભગવાન હોગે એમ કે હથિયાર જે ઉગામાં જાય ત્યાં જોય પાછા નરસંગ દેખાય દંડવતું પગ લાગે જ્યાં ઊંચું માથું કરે ત્યાં મહારાજ ને જોય પાછું ત્રિશુલ હાથમાં લે શ્રીજી મહારાજ દાંત કાઢે કેટલી વાર દેખાડવું છે હવે ફરીથી નરસંગ દેખાયા ફરીથી શ્રીજી મહારાજ ને પાછા દર્શન થયા પછી છે વૈરાગ થઈ ગયું કે આ ભગવાન છે પોતે ઇ માગી આખે હશે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ એમાં સદાનંદ સ્વામી હતા એ સદાનંદ સ્વામી એને દીક્ષા આપી વૈરાગ્યો મા હતા ને એમાંના એક એ સદાનંદ સ્વામી નામ પાડ્યું હવે એ દાદાના દરબારમાં ગેલાને કાંઠે જ્યાં ત્યાં પડી રહે પણ કેવા વૈરાગી એ ખાલી માટીના આપણે આ પેલી નિર્જળા એ વખતે નથી એવો એક નાનો માટીનો ગળો રાખે નાની માટલી બીજું કોઈ વાસણ નહીં એમાં જ ભિક્ષા માગે એમાં જ નાહવાનું એમાં જ પાણી પીવાનું ઓશી મૂકવાનું એ જે ગણો માટલી સદાનંદ સ્વામી માટલીવાળા માટલાવાળા બસ બધું એનું એમાં પણ કેવા શ્રીજીના ધ્યાનેથી નારાજ કે સત્યા સદાનંદ સ્વામી તો ઘો દાદા ને દરબાર લક્ષ્મીવાડી છે ને એ શેરડી વાવીએ છીએ શિયાળીઓને બધા હેરાન બહુ કરે વાળનું ધ્યાન રાખો ભલે ભા કામ શું કરવાનું જે ખેડૂતના હાથી કરે ને એ હવે આમને ધ્યાન પક ગયાશ ને એના મોટો કેટલો આમ શેરડી મોટા ખેતરમાં વાયુ હોય રાત્રે બધા વેલા શિયાળીઓ આવે સદાનંદ સામે આટા મારી મારી થાકે અહીંથી આ તગડે તો ઓલી બાજુ જ ઘરી જાય ઓલી બાજુ કહે તો મોટી વાડી કેમ પ્યાર આવે સદાનંદ સામે કે આ તો ભજન કરવા દે એમ નથી એટલે પોતે બેઠા આપણે જ ભજન કરવું પલાટી વાળીને ધ્યાન કરીને બેહી ગયા અને જે યોગેશ્વરીએ વાપર્યું પંદર પંદર ફૂટ શેરડીના વાળથી ઓ શિયાળીઓ અંદર ડફ દઈને પડી ગયા જેવું આ બાજુ ને પંદર ફૂટ શેરડી છે ભાડ્યું હોય તો મને કયો પોતે સદાનંદ સ્વામી સમાધિમાં બેસી જાય ને એને એવું વાપર્યું ઐશ્વર્ય જેટલા આવે એટલા શિયાળિયાઓને સમાધિ બસ પડી અને સવારે ઉઠે સ્વામી ધ્યાન સમાધિ માંથી વગાડે શ્રીજી મહારાજ કે સદાનંદ સ્વામી તમે જબરી સેવા કરો છો અરે મહારાજ કે બહુ રખોપુ સરસ થાય છે આ મને કામ ફાવી ગયું હતું ફાવે ને કઈ છે કરવાનું તમારે નથી ટાંટિયા તોડવાના નથી અડિયા કાઢવાના કાંઈ નહીં બેઠો છે કે મહારાજ પણ બીજું શું કરવું આપણે તો ભજનનું સુખ લેવું નહીં એને શેરડીનું સુખ લેવું આપણે શેરડી રખડ પૂરું કરવું હતું હું એની પાછળ ક્યાં ક્યાં રખડું પછી તો મહારાજ મેં સમાધિ કરી મેં એને કરાવી બોલો અષ્ટાંગ યોગ સાધી સાધી મરી જાય તોય સમાધિ ન થાય એ સહજાનંદ સામેથી તો થતી એ ઘણાને કલ્પનાતી જ લાગે છે ચિંતો કવો છો કે આમ તે કાંઈ સમાધિ થતી ન થાય આમ થાય એટલું આમે થાય આમે થાય જો કરી શકતા હો તો કરનારા હતા અને થાતી એ ધ્યાનના ફળ છે આને આવે છે જ જમણા ચરણમાં છેલ્લું સ્વસ્તિકનું ચિહ્ન અંકુશ હા અંકુશ આ પદ્મની બાજુ અંકુશ અંકુશ છે મન કોઈને અંકુશમાં આવે નહીં ઇન્દ્રિયો કોઈને અંકુશમાં આવે નહીં પણ અંકુશનું ધ્યાન કરે તો જે મદ જરતો હાથી પણ એને કંટ્રોલ મારીએ કાબુ મારીએ म अंकुश न मन इंद्रिओ स्वाभाविक सहज रीते अंकुश छे स्वस्तिक कल्याण स्वस्तिक संस्कृति प्रतीक स्वस्तिक दौरे ए तरत खबर पड़े हिंदू संस्कृति है अर्थ है धर्म अर्थ काम चार कल्याण प्रद मईना है प्रतीक है चार पुरुषार्थ ने माननारी भारतीय संस्कृति અને ચારેનો કલ્યાણમય ઉપયોગ કરો અને એનો જે આ છે ને ક્લોકવાઈઝ એને છે ચાલવાની ગતિ એટલે સવળો અર્થ ઉપયોગ કરો સવળો કામનો ઉપયોગ કરવો સરળો ધર્મનો ઉપયોગ કરવો તો મોક્ષ સ્વાભાવિક છે એવું સ્વસ્તિકનું ચિહ્ન કલ્યાણપ્રદ છે પણ એનું ધ્યાન જે કરે એના માટે એને કલ્યાણ તો પોતાનું તો રમત વાત છે પણ બીજાના કલ્યાણની પણ એને તો બહુ સ્વાભાવિક વાત છે ગાધકડામાં ગોવિંદભાઈ દરજી હતા આખો દિવસ દર્દીનું કામ કરી રાખ સામીનારાયણ સામીનારાયણ બોલે રાખ તો કોઈએ કીધું ભાઈ ગોવિંદભાઈ આ તમે નવો ધર્મ લીધો છે તો સેનાથી શા માટે કલ્યાણ માટે કેમ તમારું કલ્યાણ થશે ગોવિંદભાઈ કે મારા કલ્યાણની વાત કરે मार हाथ न सीलु जेने जेने कपड़ पेहरू ने इ बधाई न कल्याण है मार हाथ न सीलु कपड़ू जेने पेरु य बधाई न कल्याण कल्याण एक हरिभगत करके ध्यान कल्याण बहुत सहलू अंद्रोसिंहानंद स्वामी रात्र पेशाब पानी उठाया एम चाल जाता अवस्था थोड़ी हो तो ये लथड़ी गजू में बड़द बाईन जो यी मथे पीड़ा હવે ન નીકળી શકે ન કઈ બીજું હલી ચલી શકે સ્વામી કે માર્યા હવે જો બળદ ઉભો થયો તો મારા તો જાય ને હટક્યા છે અને મને પથારી નાખી દેશે પણ ભાઈ સ્વામી પડ્યા રાત નો રાત્રે કોઈ પડે તો આમ જ માણસ ન સમજે એટલું બળદ સમજી ગયો આપણને અચાનક કોઈ અડી જાય ને તો આપડે એને કોની મારી દઈએ દરબાર આયેલા જતા હતા ને થો વાગ્યો એટલે હું બળદયા જેવો લાગે આમ જોયું તો બળદ્યો જ હતો દરબારે દાંત કાઢ્યા હોય ધડે ના ભણવો તો એ જ છે કે એટલે કેવું તો એ જ છે આને શું કેવું એમ બળદિયા આમ યોગી જેમ બેઠો રહ્યો એમાં પછી સ્વામી બૂમ પાડીને એટલે કોઈ પાર્સદો નહીં જાગી ગયા આવ્યા કઈક લાવ્યા મસાલ બસાલ અજવાળું કર્યું સ્વામી ને દિન વ્યક્તિ તોયનો બળદ્યો નહિ ધીમે થી સામીને પેલા બળદને કે જા આ તારો છેલો જન્મ વિચાર કરો એને નહીં માણસ નું થવાનું ભજન ભક્તિ નહીં વર્તમાન ધર્મ પાડવાનું આ બધું આપણે જ અત્યારે આ બધી કેટલી કાહટી છે વિચાર કરો કેટલું ધ્યાન રાખીએ તોય કઈ કામમાં એમ થઈ જાય કે કાંઈ નહીં કરવાનું જા તારો છેલ્લો જન્મ છે તારો દેહ આવી પૂરી થાય તને સહજાનંદ સ્વામીના અક્ષરધામમાં તને વાસ દે છે અને સાક્ષી એ બળદનો જયારે દેહ પડવાનો થયો ઉજાસ થયો અજવાળું થયું એમાં સહજાનંદ સ્વામીની જે સેવા કરનારા બધા હતા જોયું આવ્યા બળદને લઈ અને મહારાજ પોતાના અક્ષરધામ સ્વસ્તી એનું તો કલ્યાણ છે જ પણ એના જોગમાં બ્રહ્માનંદ સ્વામી જતા હતા તે એક છોકરા પાછળ સ્વામી કે ભિક્ષા છે કઈ તો એના છોકરા એ રોટલો હશે ઘરમાં ત્યાં સ્વામી ભાવથી આપ્યો સ્વામી રાજી થઈ સામે કે છોકરા તારે શું ઈચ્છા કઈ માગ્યા અરે મહારાજ ઓળખે જ નહીં યાર મહારાજ મને એવી કાંઈ ખબર પડે નહીં માગવા બાગવાની બસ તમે રાજી રહ્યો અમે સાધુ સંતો રોટલા ખવડાય તો કે જા તારો અંધકાળ આવશે ને ત્યારે હું તને તેડવા રહીશ પણ એટલું કરજે આનો છોકરો છે ને બ્રહ્માનંદ છે શરીર મોટું ફાંજરી મોટી એટલે છોકરો આમ થોડો રમૂજી છે સ્વામીને જોવે ખરો પણ આમ નજર સેજે છે ફાઇઝ ઉપર વહી જાય આટલી બધી હોય કારણ કે ગણા ની એવડી મોટી ફાંદ હોય ડાઇનિંગ ટેબલ ની જરૂરત હોય પણ આ મૂકીને જમતા હોય એવી હોય ગોળા ટક્કર લઈ ગયા બ્રહ્માનંદ સ્વામી ની એવી આમ સરસ મજા ગોળ ધૂંધાળી ગણપતિ જેવી છોકરા પણ આ યાદ રાખજે આ ફાઇન ને યાદ રાખી રાખજે તારો અંધકાર આવશે ને ત્યારે બ્રહ્માનંદ મોટી ફાઇન વાળો તને આવીને તેડી અને ભગવાન ના ધામમાં તને વાસ લેશે સાધન શું સાધન ભાઈ ઘણા એમાં બેઠા છે આપડે આટલા એટલા માનવ સાધન કરીએ તોય હજી થતું છે બ્રાહ્મણ ને લોટ આપે તો બોલે સ્વસ્તી વસ્તુ તારું કલ્યાણ થયું પણ તારું થવું જ થાય મારું તો આજનું કલ્યાણ થઈ ગયું મને રોટ મળી ગયો પણ આ ભક્તો સંતોષ હજાનંદી ઉપાસના કરવા ભક્તો સ્વસ્તિકજન કરવા વાળા મારામાં શું તાકાત આ તુંબડી ફાટી ગઈ હોય તૂટી ગઈ હોય તમે એને સાજી કરી શકો ના મહારાજ મારાથી તો ન થાય તો કે તમારા મહિમાને તમે જાણતા નથી અરે તમે પામર પામર જીવો હોય કોઈ રીતે જેનો ઉદ્ધાર થાય એવો ન હોય એને ખાલી તમે ટચડી આંગળે ચઢાવીને ઘા કરો તો આઠ આવરણને ભેદીને અક્ષરધામમાં મારા સિંહાસન પાંચ જઈને પડે એવી તાકાત તમારામાં છે ત્યારે મુક્તાનંદ સાહેબ કે મહારાજ પણ જે છે આપના પ્રતાપથી છે હવે એ તો સંપૂર્ણ મૂર્તિઓની વાત થઈ પણ સ્વસ્તિકનું ધ્યાન કરનારો એનું કલ્યાણ છે બીજાના પણ કલ્યાણો સ્વાભાવિક રીતે કરી શકે આવી એક ચરણના એક એક ચિહ્નનું છે चिन्हनी पा संपूर्ण चरणार विंद अंगूठा फणा नित है मूर्ति बात है आग ये बड़ी बात धीमे धीमे पी ले आटलू पूरु कर आज साल सहजानंद स्वामी महाराज